હાથે ઘરના હતા કાકા અને એક ભત્રીજા હતા ભત્રીજા પંચાવના તે પંચાણના ભત્રીજા ભત્રીજા કાકાને કહે છે મને કહેતો કાકાને બહુ સુહારા છે અધૂર રડી પડેલા છે મેં બહુ રસતા છે આ તું મર્યા છે કાકા હું મારી પાસે આવી જશે અને પછી ભત્રીજા કે છે કાકા તું કાકીનો કાકી વી મરી ગયા તો ભાઈ ભત્રી સાહે વાત એવા ખોવાઈ જાય છે ચક્કર ભૂતકાળ ન ભાઈ રહ્યા કરે છે ને એટલે ભૂતકાળ તો બુદ્ધિશાળી હોય લોકો ભૂતકાળ નો વિચાર ના કરે અને બ્રાહ્મણ ને કહીએ કે ભૂતકાળ વિચાર ભરી ગયો ભવિષ્કાર વ્યવસ્થિત તાબામાં છે તો તમારે ક્યાં કહેવાનું વર્તમાન વર્ષે પાંચ દિવાય તો વિચારાય આપડે કેવું શાંતિલાલ ભાઈ વ્યવસ્થિત છે તમે એનો વિચાર કરતો હા બે એમાં કશું બાઈ મજામણી થાય તમારે કશું રાખવા જેવું નથી વ્યવસ્થિત અમે જોયેલું છે ભગવાન થી મારી થી થઈ શકેલો નહીં શું કયું કહ્યું ની એક આ મેઘ ફેરફાર લાગેલો હોય તો આ નહીં કહી શકે Dina, de Muze vij thi na satshi, a cha blu j eigentlicha re, cut polo. Pis senne Blaze vij i a kind He saw that said ond you I was H미 hath to Herm Straße au, At thequie Fehi Hoam કલાક લીધો છે પણ આ બીજો ઉપાય કરો કઈ ના રાખવાનું કે છે ના તો વિષ્ણદેવ ભગવાન ને કહ્યું નથી સાહેબ આ તો સાઈ વિના નથી માને એવા લોક લોક તો કઈક એવું આવું સવાલ લઈ લીધું મળતા તમે ભગવાન ને ભોવા જેવું કહી પહેલા થી એમને પાણી થી જંગલ જોડે મારો પહેલે થી બહુ જ વ્ય અને અમને અક્રમક ગમતો અમને આવું બા એ કાળી નાખો બે કાઢી નાખી એમને બોલાવી એ તો મારા વાળો કે તમારે ફૂલ શો કરવા છે મારે નથી આ ઘરે બધી પૂરી શું કરું એ સીધા મા આ કમખા અમારી સાથે અને આ મારા કઈ ના ખુશા એક તો પેરે રાખો મારા માટે મારે આ તો આ તો તમારા દુઃખ નો માટે જેને અટકે હોય તે મારા પહેલા ના અર્થે હોય તો નાદ્યા રસ્તા મારા શરીર નહી મોક્ષ માર્ગ માં મારા ના હોય પુષ્પ પાંખડી આ તો આક્રમિક છે મહારાજ મહારાજ પેલા મહારાજ ને કેતા ડર તો આયા તો મહારાજ મહારાજ ને કહ્યું મહારાજ આ માળાઓ છે તમારે એવું રહેજય મહારાજ મા બળવા માટે આયા ત્યારે નક્કી કર્યું છે એ મહારાજ ના ખૂણા માટે અમારે ખૂણા જવું પડે તો અમારે તો અમારે તો ઉપર તો કાંઈ શું કયું એટલે આ ધર્મ વિજય મહારાજ ના કનક વિજય કનક વિજય એટલે પછી જ્યાં આગળ બોલાયા તો અહી આવ્યા એટલે મહારાજ ને અમે મહારાજ આવી નીચે બેઠા અમે તો એ ગાડી માં બેઠા ડાક્ટર એટલે મહારાજ ને દાયા માણસ હતા બહુ ગયા દાપડનારા ગે તો પહેર્યું ને તમને અંતરાય ના પડે મને અંતરાય નથી આ માળા ને આ એનું અમાર અંતરાય ભાઈ જાય છે પુષ્પ પાંખડી દુબાઈ ને આ તો પુષ્પ પાંખડી દુભાઈ ને ભાઈ કર એટલે પછી મેં કહ્યું છે બહુ સુંદર સરળ હોય બોલી શકે ના સરળ મહારાજ નો આ દુર્ગ્રહી ને સારા મહારાજ ઘણા સારા મહારાજ છે આમ કઈ આખું બધું કરી ગયું નથી પણ મન વચન કયા એકાત્ નથી અને મેં કહ્યું મહારાજ મો તમારી સાંપ્રદાયિક દીક્ષા છે વિપરાગ ભગવાન ની સંપ્રદાય છે બી શું સમવી પડે તમે ભૂલ વાળા તમને ચિંતવી પડે ઉદય રસ્તે પોતાને ખબર ના પડે કે હું ઉદય જઈ રહ્યો છું શું કહ્યું અને વિતરાગી દીક્ષા ક્યાંય મોક્ષ કોઈ નથી વિતરાગી દીક્ષા કેવી હોય નિષ્પક્ષપાતી હોય છે જ્યાં મતગત છે ત્યાં વિપરાગ દીક્ષા નથી શું કહ્યું ગતમત ની દીક્ષાઓ છે એ છે